આપડી કર્મ ની થિયરી શું કે છે આપડે કર્યું તેથી ભગવવું પડે કર્યું અને એ ભગવાન એ કે છે ભગવાન જેવું કરું છે કે ભગવાન આશ્રિત છે અને તમે હું કરતા છું એટલે તમે નિરાશિત છો છો નિરાશ હું કરતા છું આપડા બોલે એને મોક્ષ ને માટે અધિકારી પેલા મોક્ષ ને અધિકારી નથી અહિયા દુઃખ હોય વધારે મોક્ષ આપશે એ પણ હ્યુમન છે ને એ પણ માનવ મનુષ્ય જ છે ને